પાતરું કરો ને મોટું જાડ્યું છે બે પાથરી કરી છે પછી આમ કોઈ કાચું હોય એવું તેવું હોય ટોમેટું પાકો સસ્તું બી જાય છે આપડે રાખી લઈ પાકી છુ અરે હું તને શું સમજે પડે પૈસા વધારે ખર્ચે છે ને એ ટોમેટો એવું ટોમેટો ભાઈ પૈસા જેવું ટોમેટું કેવું હોય સાચી એ તો ખાતું ના લાગે જિંદગી હિન્દુસ્તાન માં જંગલો પૂર હતું તરાદારું કોઈ હતું નથી હિન્દુસ્તાન માં આખી દુનિયામાં કોઈ ઘરો જ્ઞાની પુરુષ હોય ત્યારે જાણવાનું ભલે જાણવાનું બોલે જ્ઞાની પાછા કોનું નામ કેવાય જ્ઞાની તો હિન્દુસ્તાન માં એક બે છે સુરત માં કોણ છે અમદાવાદ માં મુંબઈ માં ત્રણ હજાર જમ જ્ઞાનીઓ વીસ હજાર જ્ઞાનીઓ છે કોના માથા પર ઉચકવા આપડે વીસ હજાર જ્ઞાની કોની પાછળ પડી આપડે એમને પૂછવું આપડે કે સાહેબ તમારા બુદ્ધિ કઈ હશે એ ઘેર આવું નઈ જોઈએ ને એમ કરતા કાલે બધા બુદ્ધિ પૂછે બધા બુદ્ધિ કે મારી આવતી ઊંચી અને પછી એકાદ જન મહારાજે આખે કે ભી મારા મતે બુદ્ધિ નો નથી તો આપડે તો બેસી જવું શું સાંભળ્યું ને કે બુદ્ધિ ના હોય તો જ્ઞાન ના હોય તો બુદ્ધિ ના હોય અને બુદ્ધિ એ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે શું છે તને સમજાયક સારું કે ડિરેક્ટ સારું ડિરેક્ટ સારું ડિરેક્ટ સારું કે કે મારો બેસાઇ નારિયર બધા વધે રી જાય અને બુધિ શું બુ ધંધો દોડો છું તું પ્રોફિટ એન્ડ લોસ પ્રોફિટ એન્ડ લોસ જોયા જાય પ્રોફિટ લોસ જોયા કરે શું જોયા કરે ટ્રાફિક ને લા દેહવા મૈરો દેહવા મે પ્રોફિટ બસ મોડળ્યો તો એ પ્રોફિટ લોસ સે આ કરે ગરીબ કરે તો પ્રોફિટ લોસ સે આ કરે આ બિહેવાર હે કે ડાતો ની તો ગયા ખૂણા બેહો પ્રોફિટ થાય એ મોજે એક પ્રોફિટ એન લોસ સ્ટોરી એન લોસ ડારિયા એટલે ગાવે સે રાતા ન્યા કમે સંતાળો નહી આવતો ના ના સારા માણસ રિલેટી રિયલ પધર પધાર પધર ભાઈ છેલ્લો થાય તે તો આ જગત પોતે જ પથ્થર છે એ આવે તો પેલા છોકરા બરાબર જોઈએ કરીએ એમ કે પછી કે ખબર પડે કે છોકરો સારો છે કે બધા જોઈને જ પહેલા છે ને પછી જોયા પડેલો તે બહુ સારા છે કારણ કે કુદરતે આપેલું છે માટે એક છોકરા એ કહ્યું એના ફાધર ને કેતો હતો પૈસા વાળા ઘર નો સિંધી હતો સારા કુટુંબ નો છોકરા બધા મગનભાઈ આવો એટલે ફાધર દેખાડે નાપાત કરે મે ખાતરી છે તમે પાછો એ બધું બહુ ખાતરી ખાતરી પછી આપડે પાછી આવતા જે જ્ઞાન પર ખાતરી છે એ જ્ઞાન આપડે જઈએ છીએ કયા આધાર ગાડી અથડા તમે પાસ કરી લાવો એ માર કાધર પાસ કરી લાયા એને તમે જે પાસ કરી લાવી પાછી મને કહેજ કલર આવો છે ને એ કઈ જોયું પાછું મીઠી છે એ તપાય ને કલર તો કોઈ લીલો દેખાય છે એનો ફાધરે ખુશ થઈ ગયા કે સુગાંત દર ચાલ પાસે બીજી વસ્તુ આપડે જાણીએ કે આ વસ્તુ આવી જ છે અને આ વસ્તુ શું ખબર પડે ભાઈ કસી ઉપર ઉપાડો ખરાબ જ નીકળે કચરો જ નીકળે રસ્તા આવે તો આપડે શું કરવું કઈ રસ્તા પર જતી હોય સમજ કોઈ ગામ જવું છે ના સાઈડ રસ્તા છે એનો કયો રસ્તો સાચો આપડે ગામ જવું છે એમના દેખાડ્યા પ્રમાણે શું ચાલવું મમ્મી ડેડી ચાલે કે મમ્મી પ્રમાણે શું ચાલે એ લોકો કે અનુભવ આપડે has an experience to the restaurant restaurant sahibia laglai bav na ta juvano adhikar che par emne par puchiye ive khode bhai ke aaj aapni keriyo to ve pehla khade li ite tamne pehla koi ghat kara nikle to ke e da khade nikle tu na kai to anu pehle di ke tam kaise keriyo badha pehla khade li aalo par tez navi ka wali yaro mate samra pade ke darake tar marriage karva hoy મેરેજ વખતે તારા ડેડી અને મમ્મી એકબીજા ને જોઈને કેરીઓ ખાધી હોય એટલે કે છોકરો હોય કોઈ પણ એ સારી વાત છે ના જવા દે એ સારું ખોટું સારું હા એવું બધું મજુ કરે રીંગણા નું શાક ખાતા આવડ્યું છે ના આવડે પછી રીંગણા ચરખા પડી જાય બધું આવડ્યું છે ના આવડશે